સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આથી કરોડ ગણો સત્સંગ થાશે ને આથી કરોડ ગણા મંદિર થાશે પણ આ વાતો ને આ કથા નહીં મળે ને વ્યવહાર પ્રધાન થઈ જશે માટે સહેજે સહેજે કરવું ને આ કારખાના તો બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી ચાલશે માટે કથા વાર્તા કરવા સાંભળવાનો અભ્યાસ રાખવો ને આપણે તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ ચારેય વાત રાખવી પણ એક જ મુખ્ય ન કરવું સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે ત્યાગ વૈરાગ્ય નિયમ અને ધર્મની કેટલીક વાત કરીને બોલ્યા જે ત્યાગ વૈરાગને શું કરવા છે ગમે જીવ હશે પણ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગી છે ને તે વિના તો ગમે તેટલી ભક્તિ કરે તો પણ શું ને કૃપાએ કરીને અખંડ મૂર્તિ દેખે તો પણ શું માટે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે તે સત્સંગ તો રાત્રિપ્રલય સુધી કરશું ત્યારે થશે પછી તેને દેશકાળ નહીં લાગે એવો સત્સંગ કરવો છે સ્વામિનારાયણ અરે સ્વામી વાત કરી જે આ વાતોમાંથી તો ભ્રમરૂપ થવાશે ને બાળ જોબનને વૃદ્ધ એ ત્રણ પ્રકારની સ્ત્રીઓ ને કચરો ને કંચન એ સર્વે સરખું થઈ જશે ને કાંઈ દીઠું નહીં ગમે એવું થાશે. ત્યારે કેશો જે વાતું સાંભળીએ છે ને કેમ થતું નથી તે તો આ આંબો આવે ને કાલે કેરી કેમ થાય પણ એ જ આંબો દસ વર્ષનો થાય ત્યારે એમાંથી કેરીઓ થાય છે એમ થવાનું છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આપણે તપાસ કરવો જે હજાર મળે તેનું શું ફળ છે ને લાખ મળે તેનું શું ફળ છે ને કરોડ રૂપિયા મળે તેનું શુંફળ છે કેમ જે થી તો વધારે ખવાતું નથી માટે તેનો તપાસ કરવો ને પાછા વળવા શીખવું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચહ પુનઃ પુનઃ ઈદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરી એ શોકમાં વ્યાસજીએ સર્વશાસ્ત્રોનો સિદ્ધાંત કયો છે જે ભગવાનનો આશરો કરવો તેમજ અમે તપાસ કર્યો જે સર્વનો સિદ્ધાંત સાધુનો સંગજ છે સ્વામી નારે સ્વામીએ વાત કરી જે સર્વ લક્ષ્મીજીની સમજણ અધિક કહી કેમ જે તેને ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ તો પણ તેમાં સ્ત્રીનો ભાવ ખરો માટે તે કરતાં ઉદ્ધવજીની સમજણ અધિક છે કેમ જે ઉદ્ધવજી જ્ઞાની અને તેને ભગવાનમાં નિર્દોષપણો પણ તેને ઘર મૂકતાં કઠણ પડ્યું માટે તે કરતાં પણ જળભરતની ને સુખજીની સમજણ અધિક કેમ જે એને સ્ત્રી પુરુષો ભાવ જ નહીં સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે કલ્પ આંખો સુધી ભગવાનની સામૂહ જોઈને બેસી રહે તો પણ નિષેધ કર્યા વિના વિષય તો ન ટળે ને સાધું મળે તો ટાળે ને નિર્વિકલ્પ સમાધિ થાય તો પણ વિષય ન ટળે ને જ્ઞાનની સમાધિ થાય તો ટળે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે અંતઃકરણરૂપ માયાનો કજો બહુ ભારે છે કેમ જે ભરતજીને કેવો વૈરાગ્ય અને કેટલું રાજ મૂક્યું તો પણ વિઘ્ન થયું ને સૌભરીને પરાશરાદિક કહેવા તેને પણ ધક્કા લાગ્યા માટે સાધુ જ્ઞાન આપીને જન્મ આપે છે ને નિષેધ કરે ત્યારે કજીયો મટે છે પણ તે વિના મટતો નથી અને આખી ઉંમર ભગવાનની ભેળા રહે તો પણ જ્ઞાન વિના કસર ટળે નહીં સ્વામિનારા રહે સ્વામીએ વાત કરી જે વચનામૃત વંચાવીને એમાં વાત કરી જે કદાપી ભગવાનની મૂર્તિમાં જોડાઈ જાય તો પણ કેટલુંક ચોખ્ખું કેમ સમજાય માટે સર્વ સમજણ અધિક છે પછી નાળિયું તણાવ કે ન તણાવો ને સાંખ્યને યોગ કરતા પણ ભગવાનનું સર્વપરિપણું સમજવું તે શ્રેષ્ઠ છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે મહારાજે કહ્યું હતું જે અમે અલૈયા ગામમાં એકવાર દ્રષ્ટિ કરીને અનંતજીવને બ્રહ્મમોલમાં મૂકી દીધા પણ ત્યાં કોઈ રહ્યા નહીં માટે જ્ઞાન દઈને જેવું થાય તેવું દ્રષ્ટિએ કરીને થતું નથી